એકઈ પણ દરરોજે પર ઈન સે ફાધર ઇન મધર ઓફ માઇન્ડ કે પુરો ઓરળો બના આલી મંતાબુ આપણે ગુગલ લઈએ સર એડ વિથ ધ ફાધર ઇન મધર ઓફ માઇન્ડ કાય કસે ઓપિનિયન ઇઝ ધ ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ ઓપિનિયન ઈ શીખવાડો ઓપિનિયન ના થાય ના ખાવ્યા કેળવી શકાય કેળવી શકાય મને કહેવા જે થઈ ગયું એ થઈ ગયું નવી છે તે ઉત્પન્ન ના થાય એ દુર એટલે આપણે એમ માને કે આપણા છોકરાઓ છે હોટેલમાં તો કેટલાક છોકરા ખાવાનું જાય ખરાબ ખાય ને મને ભાઈ હવે એનું કારણ શું કહે છે કારણ કે પેલાનું મન છે તે પેલાની ગાંઠ બંધી ગઈ છે ભાઈ છે તે અને અમે નક્કી નહીં કે ગાંઠ એવી પડી નથી ખાવાની જોવાની ગાંઠ પડી છે પણ એમ તારા નથી પડી ને એ ધીમે ધીમે ધીમે રોજ આવે જાય પછી એક જ મને એમ કે કશું નથી કે આપણે આ ધોમાં ના ખાવાનું આવતો પોતા એ હેલા હેલા હુંદર الحمد لله કે બાત ચલાયેક ભગવાન આયલ નહોતો ઓપીની ઇન્તિખા દે અને લાગે લીમડે બોલા દેને કે તે બોલા દે લે પ્રોટી મેને પાલ બંડ ને ભગવાન ભગવાન ભગવાન આમ થયું ભગવાન તો ભગવાન માત્ર ને પોતાની અંદર રહીને જ બધું આપે છે ના <laughs> દેખાય છે આપણી જોઈ બાજુ એ જ્યાં સુધી વચ્ચે પછી બસો આવી નથી ત્યાં સુધી દેખાયા છે પછી બસ તારે તો તેથી કઈ નથી એની એ દ્રશ્યો ત્યાં છે પણ આ બસો લીધે નહીં દેખાતી આપણા કર્મો આપણા કર્મો ને ફાયલો પણ જાય મોટી મોટી બસો ના આપે જાગૃતિ આપે અને આ સુધિ કેવી રીતે બેન મુજબ કેવી રીતે બુદ્ધિ ઘટાડીએ કે વિશ્વાસ જ ના આપીએ તો વિશ્વાસ આપીએ ત્યારે એ બધાને અપમાન લાગે બુદ્ધિ ને મન ને બધા ને અપમાન ગમતું ને અમને બુદ્ધિ થયા શું નથી પણ શરૂઆતની જરૂર પડે ને એ તો બુદ્ધિ ની તો આ સંસાર ચલાવવા માટે મુખ્ય જરૂર છે અને મારી વાત સમજવા માટે બુદ્ધિ ની જરૂર છે પચીસ હશે જરૂરિયાત ના આવે અને એ જોડે પણ ગાજર કરીએ બે એ કેરેક્ટર ખબર પડે કે આપણે કેરેક્ટર ખબર પડે કે ખબર પડે કેમની ખબર પડે એ બુદ્ધિના એ ડિમાર્કશન કે રીતે ખબર પડે હવે આ બુદ્ધિની જરૂર નથી એવી ડિમાર્કશન પછી કે આર્થિક કેરેક્ટર નોટવાળા બધા વેરી એટલે બધું નસીબ થઈ ગયું અરે બુદ્ધિ સંસાર બધું કરે બીજી કીધું બુદ્ધિ સંસ્થાને હેલ્પ કરે છે અને તે પછી હેલ્પમાં શું વધારે લોસ પ્રોફિટ છે બસમાં થયું પ્રોફિટ હોય ત્યાં હવે અહીંયા આવે છે ત્યાં જોતા પ્રોફિટ કઈ જગ્યાએ આવી જગ્યા છે પ્રોફિટ ને લોસ પ્રોફિટ લો પોતાને વિચારી જોવા પોતાને બી ઈચ્છે તે સારું અમે આ બધા જેટલા બુદ્ધિ લખીએ પોતાની બુદ્ધિ બધાય પણ લખાયો છે અને આ લોકો એની પાસે લોકો એવા છે અંગે લોકોને સમજાવી ભાર જ નહીં વિચાર ભાન જ નહીં આ તો ગીતા શું ચિંતા થાય જ કહેવાનું કાઉન્ટરું થવું જોઈએ જે ધર્મ કહીએ ને લે પીયે દુઃખ ના મળે તો બરાબર છે આટલું ખાધું બરોબર મળે ને તમે કહો પછી આખો જાડે પછી ચારે યાદ કરે અને દાગર પગલે દાડે યાદ રહ્યા કરે અને ચાપી ભૂલી જ ભાઈ ના ભૂલું સમાધિ મરણ એટલે શું એ વખતે જાગૃતિ રહે કે બે ને આત્મા છૂટતો છે સમાધિ મળે એટલે વખત દાદા રહ્યા કરે જે આત્મા ની વાત છે ને તેમ ગુફામ આવે છે એટલે એક અડતાલીસ મિનિટે લાવવાનું સવાર નાખે સંસારમાં એમાં નાનો સંસાર જુલાય રાખતું અડતાલીસ મિનિટ પછી શરીર ના હોય પછી પછાજા ચહેરો નઈ પોતે છે તારે છોકરાએ કહ્યું કે દઉકાન માત્ર બોલો તને શું કરો હા કરો મને આજકાલ નથી કે સુગાન લાગણી થઈ પછી મને છોડી પહેલાની એને મોકલી બાપુજી મારી ચિંતા કરશે ત્યારે બાપુજી કહે મનમાં છોકરું છે માન માં જવાનું કે આ બુદ્ધિ વગેરે દાદા કે જેટલા તમારી પાસે જ્ઞાન લઈ ગયા એવું જણાય જ્ઞાન નથી દીધું પણ દાદા નું શરણું લઈ લીધેલું હોય દર્શન કર્યા હોય તો બી દાદા એને છેલ્લી હાજર થઈ જાય ધ્યાનજી ગુજરી ગયા ને બાપુજી છેલ્લો આખો મહિનો તમારી ચોપડીઓ મગન ભી ખરા ને મગન ભી ખરા છેલ્લો મહિનો મને ખબર પડી ગઈ કહ્યુંગડીઓ સંસાર તો ના થયેલા વેદના પણ આપી વેદના હોય તેમાં નાખો શું અને વેદના થી જ આપણે મહાત્મા કરીને રહે વેદનાથ નું દરેક માતા પક્ષાઘાત થઈ રહ્યો ની આ છે ની મરે લોક જોવા જાય ત્યારે લોક જોવા જાય ને ત્યારે લોકલ સુ કે સારું થયું તમે જોવા આવ્યો હું જોયું કે ધ્યાન ના હોય તો એ તો એમ એ જોવા એટલે પછી આપડે શું કેવું આવું કરતા હોય કે જુનાર પોતે જુનાર છે હવે પોતે જાય છે એવું સમાધિ મરણ માં ખબર પડે પોતાને ખ્યાલ રહે નહી જાય છે કે જે ના હજુ નથી પણ દુઃખમાં ના હોય સંસારમાં ના હોય અને વેદના ના હોય બરાબર આપડે કઈ હું એમ જ છું જો ભાન માં હોય તો કઈ ભાન માં ન આપણા માટે ભાન તો દેશ ની જ એને અવશ્ય સમાધિમાન થાય છે સમાધિમાન થાય એટલે બધા માણસું થઈ ગયો એક કે દે અવરે એક કે દે અવરે આપે કહ્યું કે તમે સાચી આરાધના કરો એટલે સમાધિ મરણ આવશે તમને આપે હમણાં એવું કહ્યું ને કે તમે લોકો સાચી આરાધના કરો એટલે તમને સમાધિ આવશે કે સાત્ય આરાધના એટલે કેવી રીતના કરવાની શું આનો તો જ્યાં પાંચ આજ્ઞા બરોબર આ સાત આરાધના પાંચ આજ્ઞા પર આ પાંચ આજ્ઞાનો કોઈ તત્વ બાકી નથી એટલે કોઈમાં કોઈ એવું તત્વ નથી કે અમે બાકી હોય બધું આવી જાય છે ને એનો થોડોક અનુભવ હતા કે એનો કાલે જે તત્વ મને જે જે જે હોય હોય તો અરે રજા કરે ભાઈ ના બસો વખત ભય લાગે એમ એક ભય આપને અડ્યો ના ભાઈ વરસાદ ભડકે જ છે કે મનુષ્યો અજ્ઞાનતા પોતે મરતા તો ઘણા ગયો મરતો નહિ આવું ભડકાટ ભડકાત કોઈ ઉપરી નથી તમારું બરોબર ભગવાન સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ ઉપરી મિસ્ટેકો તમારી મિસ્ટેકો કઈ દાદા મિસ્ટેકો કઈ હા આપણે આજે આઠી પાડી ના પછી અહિયાં આવે કે આપડે ખૂબ સુખ વધારવા માટે જેવા છે દુઃખ વધારવા માટે થયા આપડે વેપાર જાણી રહ્યું છે પડ્યું હોય એમ બોલી વાર ભાઈ વ્યવસ્થા ના હોય વ્યવસ્થા ના ના હોય તો ફ્રી છે ઓછું હતું ઓછું પણ દીપાડી સારું સારું જમવાનું ખવડાવે ભાવતું ખવડાવે ભજીયા ખવડાવે લક્ષ્મી એટલે હોય તો જ લક્ષ્મી આવે એ હોય ને પછી લક્ષ્મી સારી રીતે આવે પડે એમ ભય ના આવે કે સ્ત્રી જમીન ઉપયોગ ના કરાય ઘણી તો પતિ દેહ કેવાય કેવાય પૂજા પૂજા ના આવતા આજના જમ કરી કારણ કે સરકારિટી નાના માન મારી સાથે હું લઘુત્તમ પુરુષ છું આખા છે તમામ માર થી નાનો બધા અને અહી નાનો છે એ રિયલ નો મોટો એટલે આમ લઘુત્તમ નામ ગુરુત્મ મારે મોટો નથી પૂછું છે આ લક્ષ્મીબેન છે દાદા હું એવું કઉ છું ચાર મારે ત્યાં ફૂટે વધારે ફૂટે એ તો સારું બોલવાનું થાય કે મને કહે છે કે દાદાજી હું તમને છોડવાના નથી યાર ગભે તે થાય જોવા જશે તો હું જોડે હું જોડે જોવા જુ મેં જાણે કે આપડે લોકણ તરસ લઈ ગયા કેવી એક દસેક મિનિટ બોલાવ્યું નહી આવતું કે મારે આનંદ મળી ગયો કે સમજાવ આ બધા ધર્મ છે ત્યાં એકાગ્ર થાય માનું શું થાય અને પણ આનંદ ના થાય આત્માનો આનંદ ઉત્પન્ન થાય ગેસ કેમ કે રોકવું ફળ બાકી બીજે બધે તો આ બોર્યા નું ઉધાર ફળ આવતા ભવ કરવા આવતા ભવ કેસા બે વખત આવ્યો છે તો બસ પંદર પંદર કલાક નો પરિચય થયો છે દસ પંદર કલાક નો પરિચય જો આટલું બધું દાદા યાદ રાખે છે બધા દાતા યાદ સાથે ગેસ હોય છે યાદ આવે દસ બાર કલાક નો પૈસા આટલું કામ કરે છે વધારે પૈસા રમીલા બેન છે રમીલા ને બેન સારી કઈ છે આળસ મા સુદાન ના આસના પર જવાનું હોય રે બલેકે સુદાન આસરા કે કામ થઈ જ નહી સંગે તો શું નહિ હોય આ આસર કે દરિયે એટલે પણ બરાબર હા બરાબર પણ આરાતે વસ્તુ શું છે દાદા આરાતે વસ્તુ શું છે આ આવે છે આરસ કેમ આવે છે શું વસ્તુ છે રસ નથી દે છે દાદા અહિયાં આવ્યા છે તો આવામાં આળસ કરો છો દાદા અહિયાં આવ્યા છે તો આવામાં આળસ કરે છે તે જોયું ક્યાં દુઃખ હતા તેણે ગયા બાકી આપણા જાણ્યા જ કરે ડા દુખ તે હતા તે જાણે એ થયેલું જ નહીં ગણાય એમ થાય કે કરું છે પણ થતું નથી મારે કરું છે પણ થતું નથી ના થયું જાય અત્યારે મને દાદો ચડાય છે પણ ડુગર ચડવાનું હોય તો મને ઓસરી જાય એવું કહે છે મારું કામ પછી નથી થતું એ ક્યાં ગયા એટલે સાયકલ ઇફેક્ટ થાય કરવાની ભાગી રહ્યો ઓલા નવકાળ મંત્ર પાંચ વાર બોલવા કે પછી ઓલી નવ કલમ બોલવી એવી આપડે બોલવાની ઈચ્છા થાય પણ ટાઈમ ના મળે તો નથી થતું ઘણી કરવા જેવું કરો છો નહીં કે હોય તો આ રીતે અમે જ કે બધું રાખ્યું પડે કાળજી ના રાખીએ તો પછી થાય દાદા ઘોડે તમારી અધિકાર સાત વાગ્યા વિજ્ઞાન દક્ષાબેન કે આ જ્ઞાન પછી ક્રોધ માં આપડે લઈ લેતી આપણી મજબૂત પછી ડર છે હા એનાથી અડધો કાપી નાખી ફિલ્મ નો પછી આપડે કાંઈ કલાક પૂરા થાય પછી આગળ આવી જાય શું વાંધો છે અમને વાંધો નથી આવ્યો દેહુ છે આ રક્ષાનું જે બધું દેખાય છે મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચીજ શું કરે હંસાર શું કરે છે આ બધું દેખાય એ ફિલ્મ આપડે જોયા સમય છે આ ફિલ્મ કર્યા કરે પણ ગુનો થતો ગુનો શા માટે બીજી શક્તિ આપો આ જોવાની શક્તિ મારે ભૂલ ચૂકી જાય છે ને આ થાય અમે એમ ના માની દે છે કે અમારે રાતે કારણ સિદ્ધાર્થ ના હોય ને તમારા થી જે ઉપવાસ થી સમાજ બાકી સમાધિ માં સમાધિ હતા કુતરા બે ભાગ ખાઈ ગયું તે આખી રાત સમાજી ઉપાધિ નું સમાધિ બાબા ને ઇન્ડિયા બુક અરુણભાઈ કે છે અરુણભાઈ કે છે હવે ભલે સમાધિ ની વાત કરીને સમાધિ આવી પડી ગયા સુધી કરીએ તો ભવન જ નથી એટલે એને સમજી ગયા જાગૃતિ થઈ એ તો પોતે ઉતરો મન ના લેયર્સ માં કોઈ એવો લેયર્સ ગમી જાય ને એની તરના ચાર થઈ જાય પછી તમને ખોવાઈ જાય સમાધિ ને એમ નામ કેવાય આધી વેધિ ઉપાધિ નહી સમાધિ રે સમાધિ સમાધિ નો અર્થ શું ખરો સમાધિ નો ખરો સમાધિ છે આ તું જગત છે પણ આ પ્રેરણા ના હોય એવા જ્ઞાની પુરુષ હોય સમાધિ માં એટલે તમે આ તૈયાર ના હોય આ ઉપાધિ ઉપાધિ માં સમાધિમાં આનંદ આધી આધી એટલે કોઈ જાત ની તકલીફ નથી કોઈ ઉપાધિ નથી બધા છે કોઈનો ફ્લેવ નથી કોઈની ભૂમ નથી કાકા સુઈ જાઓ સારા દસ થયા છે ત્યાં છે સુઈ જાઓ મતદાન ની અંદર કહે ગયા મત મતણાતો હોય મતદાન કહીને રહી ગયા અને પછી બાર વાગે એક વાગે તો એ પલંગ ચૂક્યું હોય ચૂપ્યું કરે પલંગે ના આમજો કાકો કેમ આમ કરે છે આપણે જોઈ આ સત્ય દુઃખ નતું આ એટલું યાદ આવી ને આ માનસિક કેવળ માનસિક દુઃખ કેવાયું કે કોઈ પણ પ્રકાર નું દુઃખ નથી કેવળ માનસિક જ દુઃખ કે સ્વતંત્ર માનસિક દોષ મીડું કોઈ દોષ નહી લોકો એમાં કયા શરીરમાં કશું રોગ નથી તાવ નથી માથું દુખતું નથી છાતી દુખતી નથી હાર્ધિક નથી કેમ દાદા આમ વ્ય છો બહુ ભૂખ લાગી હતી બહુ ભૂખ લાગી હતી ભૂખ લાગી લાગી લાગી છે ભૂખ લાગે ભૂખ લાકડો એટલું નહી ભૂખ લાગી એટલું વ્યાજ ના વસ્તુ હોય એ બધી વ્યાજી શારીરિક માનસિક નહીં માનસિક આ શરીર માં બે ચીજ છે શારીરિક અને માનસિક બે ભાગ પાડો માનસિક ઉપાધિ શરીરમાં ના હોય ને કારણ શરીરમાં વ્યાધી જ હોય ઉપાધિ હોય ને આ ઉપાધિ એટલે અહિયાં આપણે આવે ઉપાધી ક્યાં આવી ગયા ઉપાધિ આવી અત્યારે દેખાવ આવ્યો તારે મારી પેપર બહાર થી આવી કાગળ આવ્યો ઇન્કમટેક્સ પાંચ હજાર આ હોય શકાય નહિ એ સમાધિ કે અસર જ ના થાય એ સમાધિ ઉપાધિઓ આનંદ રે એનું નામ સમાધિ ઉપાધિઓ હોવા છતાં આનંદ ના અસર ના થાય આધી ઉપાધિ હોય અસર ના કરે એટલે આનંદ રહે છે દાદા સમય સાર સમય સાર થઈ ગઈ